સિમ જય જયકાર હો દાદા ભગવાન ના સિમ જય જયકાર હો દાદા ભગવાન ના સિંમ જય જયકાર હો જયકાર હો દા ભ ભગવાન ના સિંહ જય જયકાર હો દાદા ભગવાન ના સિમ જય જયકાર હો દાદા ભગવાન ના સિમ જય જયકાર હો દાદા ભગવાન સિં જય જયકાર દાદા ભગવાન ના સિમ જય જયકાર હો ભગવાન ના સિંમ જય જયકાર દાદા ભગવાન ના સિંહ જય જયકાર હો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 સિંહ જય જય કારો દ ભગવાન ના સિમ જય જયકાર હો દા ભગવાન ના સિંહ જય જય કાર ભગવાન ના સિંમ જય જયકાર હો ભગવાનના સિમ જય જય કારો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 ભગવાન ના સિંહ જય જયકારો દાદા ભગવાન ના સિંહ જય જયકારો હો ભગવાન ના સિંહ જય જયકાર દાદા ભગવાન ના સિંહ જય જયકારો હોદા ભગવાન ના સિંહ જય જયકાર દાદા જય સચિદાન કડયુગમાં એક જીમ જય જયકારો છે નથી દાદા ભગવાન ના કડિયુગ તો એ કારખંડ ઘણો મોટો છે આમ તો વિતરાગોની ભાષામાં તીર્થંકર ભગવંતોના અનંત જ્ઞાનમાં જે દેખાયું ને દેખાયું ને બધું એમને વર્ણન કર્યું તેમાં તો એકવીસ હજાર વરસ આવે છે આમ તો એટલે એકવીસ હજાર વર્ષ ચાલે ત્યાં સુધી ધર્મ ચાલે એટલે આપડે સારું છે ને હજુ તો આપણે એકવીસ હજાર થવા માંજાર વર્ષ બાકી છે બસો વર્ષ થાય બઉ સારું થઈ જાય ગયડું થાય એનું શું કરવું એ ગયડું ના થાય ડોક્ટરો બહુ પ્રયત્ન કરી રહ્યા છે એમ સાહેબ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 તો આપણે બધાની અંદર તો કોણ વસે એ તો પરમાત્મા જ વસે ને તો કે હે જ ને તારે બીજા કયા પણ એ તો આપણે થઈ શકીએ પરમાત્મા આત્મા છું તો થઈ શકીએ પણ આત્મા હો તો થોડી નહીં તો હું થવાના હતા આત્મા છો તો થઈ શકો હમ પણ આત્મા શું છે કેમનો છે ને કેવો છે ને શું નથી કેમનો નથી ને કેવો નથી ને બધી રીતે જાણે તારે કામ થાય ને ત્યારે વિજ્ઞાન કહેવાય બગારનું બધી રીત રસમો બધા પ્રકારના બધા બગારની જાણે તો જ એક્સપર્ટ થાય ને રૂણાબેન શું કહો છો બગાર કેટલી જાતના રૂણાબેન તમને ખબર છે એક જ જાતનો ને જુદી જુદી પ્રકાર જુદા તો વગર કેમ વિચાર કરે છે તું મિનરબેન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 શક્ય નથી કારણ કે પોતે પોતાની બેઠા શું કરે તમને રંગ બંધ થઈ ગયો ને મહેન્દ્રભાઈ આ કામ કાઢ્યું હતું ના ના વચનબદ તો કોને કેવાય એ તો દાદા ભગવાન હતા એક એક અને અનન્ય થઈ ગયા બસ આપણા મહાત્માઓને હોય ના હોય ને દરેકને અમુક અમુક તો ખુલ્લું થાય જ ના થયું અને વ્યવહારમાં બને છે ને શું વાત કરો છો આ ચારણો ચારણો આપણે મધ્ય બહુ પ્રખ્યાત હતા ચારણો અને સાહિત્યમાં અને બધા વિચારકો લેખકો બધા કવિઓ જાણે ચારણો કોણ તે સરસ્વતી માતાના મૂર્તિ ને પૂજીને એ વાણીમાં કેટલું બળ આવે છે એમને જુઓ ભલ ભલાને એક સેકન્ડ ફેરવી નાખે છે જુદા પાડી આપે અને બે કટ્ટર દુશ્મનોને ભેગા કરી આલે મિત્રો ને ભેગા કરે બધા બધી રીતે કરી શકે એવા હતા બહુ જબરાત અને પૃથ્વીરાજ ચવણ તો બહુ જાણીતો છે મંદિરમાં બહુ જાણે છે ઇતિહાસ બધો ચંદ બહારોડ હતો હમ કે ચારણ ગજબનો એવું હોય છે વચનબંધનું કામ અને દાદા એ તો સરસ્વતી માતાના કાયદા એટલી સાદી સરળ ભાષામાં સમજાવ્યા છે આપણને બધાને સરસ્વતી માતાના આ શરીરને લગતી બધી જ આપણી ઇન્દ્રિયો છે દરેક ઇન્દ્રિયોમાં એના દેવદેવીઓ બધા હોય છે એમાં વાણી લક્ષ્મી તો જીવન ચલાવવા માટે છે વ્યવહાર મૂળ વ્યવહાર છે બધા માટે પણ એ લક્ષ્મીમાં લક્ષ્મીના નિયમો જાણે જ ના જાય પણ એનું પુણ્યનો પ્રકાર જ એવો હોય કે મન વચનકારી ચોરી કરે નહીં પરંતુ આ કાળમાં કરિયુગમાં લોકોને સમજવું બહુ મુશ્કેલ છે મન વચન કયા લક્ષ્મીની ચોરી ના કરવી એટલે શું બહુ મુશ્કેલ છે કારણ કે જ્યાં નજર કરે ત્યાં હોય ને કે જેને કરવી નથી એ તો બી છે કે શું કરીએ તો ચાલ્યા કરે બે બાજુ બિચારો થઈને કરે પેલા તગડા થઈને થયા ફર્યા કરે બે બાજુનું છે આ તો બે બાજુનું હે ફોડ પાડો ઘરમાં કકરાટ થાય થાય કે ના થાય ઘરમાં કકરાટ થાય બે જણ હોય કે વધારે બે હોય તો વધારે હોય કે વધારે બે હોય તો વધારે હોય બેની કે ભટશે એની વાત કરીએ છીએ લક્ષ્મીજીમાં આજે હવે દાદા ભગવાન તો સમજી ગયેલા પણ પછી એમને જોયું કે આ બુદ્ધિ આપણને ભટકાઈ મારશે એટલે બુદ્ધિથી છૂટી ગયા તારે અભૂત થયા એમ એમ નથી થયા અને બધા જોયું એમનું જીવન ગયું છે બાળપણથી જવાનીમાં બિઝનેસમાં બધામાં ગયું જ છે પાંચ સાત આઠ નવ જણ ઘણું નાનું સર્કલ આવી રીતે પણ એ બધાના થઈ રહ્યા પણ કોઈને પોતાના થવા ના દીધા પણ બધાના થઈ ગયા એ તને સમજાય મિનરલમેન શું સમજાય દાદા બધાના થઈને રહેવું એટલે ઇમોશનલી અટેચ નહી થવું એટલે એમાં મોરાલિટી જીવ્યા જીવ્યા કોઈને પોતાની અંદર નથી દીધા પોતાની અંદર એટલે શરીરની અંદર શરીર તો બધા બુદ્ધિ સારી ઓળખી શકે એવા છે આખોય ઓળખે ને બધું ઓળખે બધા આ જગત આજે બુદ્ધિમાં તો બહુ તેજ ઘણી જ ઊંચી કક્ષાએ પહોંચી ગયું છે બુદ્ધિમાં પણ બુદ્ધિ જ્ઞાનને પહોંચી ના વે ને અને અમને જીવન જીવવાની રીત જ એવી હતી મોરાલિટી હા આ વાત છે એ મોરાલિટી ઇન્ડિવિજ્યુઅલ થઈ ગઈ વાત બેસો નહીસવા દેશે તમે તો બનેલ છો ના એવું નહિ એમની રજાની બા બે શું આમ કેવો પાંચ જગ્યા બીજા હોય તોય કહીએ આપણે તો શુભના શું છે તારે એટલે દાદા ભગવાન અસીમ જય જય કારો અસીમ બહુ મોટી વાત છે હમ એટલે મહાત્માથી પણ જેને જે પ્રગટ્યા હોય ને એ બધા આપણને દેખાય આનંદ આવે એકબીજાને હવે આમે વરસાદ તો થોડા વખત જે પાંચ દસ વખત મળ્યું આપણું જેટલા મલાયા હતા આપણા પાછળ બધા છેવટે છેવટે બસ બસ બસ હવે આપણે સત્સંગ લઈએ જરા પૂછનાર ચંદ્રકાંતભાઈ બજારીયા સાહેબ અમારા અરુણાબેન ના ગુરુદેવ વ્યવહાર જીવન ગયું છે એમનું બેન મુંદલબેન ભાઈ બંધી છે એમને હમ સેલીપણું ચંદ્રકાંત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 સહેલું હોવા છતાં સહેલું નથી આગળ પણ મહાવીર ભગવાન જેવું ન કહેવાય આ પોતે જો દાદા ભગવાન અસમ જે કરવાની કિંમત આવે સમજાય તમને આ લઘુતા છે સુ ખજાનો છે એમની પાસે છતાંય બધાની સમક્ષ આપણે એમને ઊંચા મૂકીએ છતાં પોતે બધા જોડે તે જોવાનું હમ અને આ રીતે મહાત્મા આપી દીધી શરીર થી લેતી દેતી ની ક્રિયાઓ થાય એવી વસ્તુ નથી સમજણ ની આપણે થઈ શકે છે ક્રિયાઓ ની આપણે શું કરવા જાય એમાં તો ગળબ ગોટાળા થાય છે બધા હરીશ કે ના એમાં નક્કી મજા આવે છે એટલે એ કે છે કે દાદાજી હવે પ્રશ્ન એ થાય છે કે ચંદ્રકાંતુ કેવું કહેવાય એવું પ્રશ્ન થાય છે પછી આગળ શું કે છે કે યથાર્થ એક ઉદ્ગલ દ્રષ્ટિ પ્રાપ્ત થવા માટે ખૂટે છે ચરમ દે એવો બીજો પ્રશ્ન છે એમનો એટલે એક એક લઈએ એમનો પ્રશ્ન પહેલો પ્રશ્ન આ ઉપર વાંચ્યું દાદાનું અને અમે એમને પૂછ્યું હતું કે કેટલો સ્ટોક છે બાબતમાં લઈએ આપણે તો એમને પ્રશ્ન થાય છે કે ચંદ્રકાનું કેવું કહેવાય એ તમે એમને પ્રશ્ન કર્યો હતો કે તમને અંદરથી ઊભો થયો છે અંદરથી ઊભો થયો હા વિચાર કારણ કે વિચારણા ચાલી આ બાજુ હવે ખ્યાલ આવે વિચારણા ચાલી કે ચંદ્રકબન હું કેવું કેવું છે તો કે બહુ ડાયા ડાપણવાળું છે એટલો અમે જવાબ કહી શકીએ અમે ચંદ્રકાબેન જેટલા જોયા છે જાણ્યા છે ઓળખ્યા છે સારી રીતે જેટલો પરિચય જેટલું અમારેથી ઓળખાણ અંદર શક્તિ થયું એટલું હં ડાયા છે ંદગઢ ના છે અરુણા બેન જોડે કો થઈ ગયું હશે પણ એ ગાણપણ જેવું ના કહેવાય તમારે બહુનું જીવન બહુ સારું ગયું છે આખું જીવન એમના સંસ્કાર આવ્યા સંસ્કાર પિતાજીના કુટુંબના બધાના સંસ્કાર જ એવા સમો લઈને આવ્યા ભણ્યા આ થયું તે થયું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 હં એમને એ છોકરાઓની ઈચ્છા તો થઈ હતી પણ પછી તો એ ભૂલ છે આમાં એવું થઈ ગયું કોઈ દાડો થયો જ નહોતું મને નથી થતું ખારું બચ્ચું હોય તો રમાડીએ જો એવા બે હજાર મજા કરે છે અત્યારે ખરા મજા કરે છે ત્યારે એમને રહેવાની મફત મળી ગઈ મફત છે નહીં હાચું ગયા અરુણા કે ભાડું આપો છો એમને તો આપવું છે પણ લેનારા લેતા નથી તો કેટલી એ પૂર નહીં કહેવાય એમની આ તમારું સમચવાઈ રહ્યું છે ખચવાઈ રહ્યું છે હમ અને હવે એમને ભાવ થાય છે કે આવું વર્ષો થયા આ થયું શરીર આ બે દાદરા દાળીને જવાનું અને કેટલો સરસ દાદરો બનાવ હ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 તું સમજી નહી હોય તો પછી સાની ગભરાય છે તે મજાથી રે હાને ગમે આટલો સ્ટોક છે અને મહાત્મા બધાય ને મારે એવું છે એટલે એ સ્ટોકમાં થોડું રસ્તામાં થોડી ગમત મસ્તી આ કરવાનું રહી ગયું હોય બાકીનું અંદર એ થોડું કરીએ એટલે મામાનું ઘર તો છે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 ઠેકાણું હા તો ભગવાનને શોધવા નીકળેલા બધા ભગવાન શોધે છે એમને કંઈ ઠેકાણું તો મળવું જોઈએ ને હમ ચાલ ત્યારે દાદાએ બીજી રીતે આપ્યું કે ભગવાન તો જીવ માત્રની સૃષ્ટિમાં છે ત્યારે આજે આજનું જગતના આજના વિજ્ઞાનીઓ આજના એ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 આપણે તો નવ્વાણું પણ નવવાણું ને જ ઓળખી શક્યા છીએ હજુ બીજા નથી ઓળખાયા અને ત્યાર પહેલા આપણે બીજાને ઓળખવા જઈએ છીએ બહારના આપણાથી બહારના આજનું વિજ્ઞાન આવું કે છે કિરીટભાઈ તમને તો આજના વિજ્ઞાનનો તમે જાણો છો બધું એટલે અંતરવિજ્ઞાન શું કહ્યું સાહેબ એ જ વિજ્ઞાન છે અંતરવિજ્ઞાન હોય નહીં અને બહારનું વિજ્ઞાન प्रगट थेप प्रकार जेम बुद्धि प्रखर थती जती जाएम आज्ञान खूब खूब थत जत जाए आज आ मेडिकल रोगों संग्रस्थान जो आखत है कारना प्रभावें एम एने जी प्रगति करी है તે મનુષ્યોને સુખ આપવા માટે અને ગમે તે હાલતમાં હોય ગમે તે વર્ષે હોય આખા જીવનમાં ગમે ત્યાં હોય ને તને સુખ મળે બધાને એટલું આપવા જાય તે એક પ્રખ્યાત ડૉક્ટર અમેરિકાના પંચોતેર વર્ષ પહેલાં કહે છે કે બધા સાયન્સો કરતાં મેડિકલ સાયન્સે સારો પ્રગતિ કરી છે બધી જ રીતે બધી જ રીતે અને છતાં એ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 તારું આવું છે આ બે જગ્યા છે અહીંયા આવતો અહીંયા આવતો સાહેબ ને હેરાન ના કરી પાછું બરોબર બેસ કોઈને કોઈને અડીશ નહી પણ હા અડ્યા વગર જો પપ્પા બોડાયા હતા અમે થોડી વખત વંશરાજ ને કારણે પછી તો ભેગા નહીં પણ એટલે આ સ્ટોક ની વાત કરીને ચંદ્રકાંત ભાઈ આપણા બધાનો સ્ટોક કેટલો છે કે હવે અનંત સ્ટોક હતો એમાંથી અનેકમાં આવી ગયા શું કહ્યું એટલે શરીરમાં ચિત્તનો ભાગ છે આપણું શરીરનું ચિત્ત એટલે શરીરમાં વણાઈ ગયેલું આપણું જોવા જાણવા પણ હું શું કહ્યું એ શરીરના ચિત્તનો ભાગ થયો એટલે અંતકરણનો એ પાર્ટ થયો એ શરીરનો પાર્ટ નથી પણ છે પૌદગલિક શું કહ્યું હા કારણ કે જોવા જાણમાં પણ એ શરીર શરીરથી જોઉં છું એ જાણું એ બધું ભરી પડેલું છે જે શરીરમાં છે આજે એ સ્ટોક આપણો પરંતુ હું કોણ ભાન નતું ભાન આવી ગયું હું છું આ નિશ્ચયથી હું શુદ્ધાત્મા છું અને તે પણ આ મનથી તદ્દન નોખો આ વાણીથી તદ્દન નોખો અને આ દેહથી તદ્દન નોખો દેહ બોલી ગયા એટલે દેહ તો બહુ મોટું કારખાનું છે કેટલું છે આ જામનગરની રિફાઈનરી કરતા તો નાનું હશે ને એવી હજારો રિફાઈનરીઓ મૂકે ન તો અને પહોંચી નહીં વર્યા મેડિકલ સાયન્સે એટલી રિફાઈનરી બોલો એટલું બધું અંદર ચાલી રહ્યું છે ત્યારે આજનો પ્રયોગ અને આત્મવિજ્ઞાન આવું કે છે તું તને શોધી બને તું તને શોધ શું એટલે આપણું ચિત્ત અને અનેકમાં આવી ગયું અનંતમાં તું જાણતો જ નહોતો ભટકતું તું એમાંથી એ ભટકામણ બંધ થઈ ગઈ રખડવાનું બંધ થઈ ગયું અને આ શરીર અને શરીર પૂરતું રહ્યું અને શરીર એટલે શું કે વ્યવહાર વગરનું મને શીખવાડ્યા છે વ્યવહાર શબ્દ તો બધાને બધું એ કે છે જ્ઞાનની વાત તો જોવા દો પણ વ્યવહાર એ તો બધા જ જાણે કેટલે જાણીએ શું જાણ્યું વ્યવહાર વ્યવહાર જાણે શું આ ભટકવાળું બંધ થાય પછી બાકી ન રહ્યો એને વ્યવહાર કહેવાય એવું વિતરાગો કહે છે જ્ઞાની પુરુષો કે છે અને દાદા ભગવાને સરળ ભાષામાં આપણને સમજાયું હોય અરવિંદ મહેતા વ્યવહાર તું તો બહુ છું તું તો બહુ વ્યવહાર જવા પાછો રાજસ્થાનનો કહેવાય કંઈક ઇલેક્ટ્રિ ઇલેક્ટ્રિક ઉપર છાપરા પર આપેલું કંઈક કામ થોડું બાકી ચાલે છે ને હા અમારા મહેન્દ્રભાઈ ભાઈ છે ને અહીંયા તો અમેરિકા જતા પણ આપણે ચાલું કરાવી દઈએ બધાને વાત કરી કલેક્શન ભેગું કરો બધા ચાલો આટલું એસ્ટિમેટ આ કરાવી દઈએ એમને થયું પણ એમને ખબર નહીં કે આપણે કયો રંગ કરીશું તો લોકો તો બધા ભડકવાળા રંગને આ બધાને ઘણા ગમ્યા જુદું જુદા આમ જતા બધા પણ એમને જો ધોરો રંગ ગમ્યો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 નામ ભામ બધું સમાવેશ એટલે રૂપી અને અરૂપી શું કહ્યું રૂપી ને જગ્યા જોઈએ અરૂપી ને જગ્યા જોઈએ શું કહ્યું હા જેટલી જોઈએ એટલી બધી આપી દઈ જાઓ કારણ કે આપવાનો મારો ગુણ જ નથી ને મારો તો ગુણ છે એટલે વેદાંત આખું આકાશ આકાશને બહુ તત્વ ગણ્યું આકાશ પણ એ પંચમહાભૂતમાં લીધું એમને શામાં લીધું પંચમહાભૂતમાં કારણ કે એ પંચમહાભૂત બહુ અઘરું છે સમજવા માટે એટલે એમાં બહુ માથા ગુટો કરી આખા વેદાંતે ઋગ્વેદ ઋગ્વેદ થી ચાલુ થઈ ગયું ઋગ્વેદ ઋગ્વેદ એટલે જાણવા જયું કે આ શું છે આ શું છે આ શું છે આ છે હું બ્રહ્મ છું પણ બ્રહ્મ શું છું કઈ ખબર નથી મને વેદ વેદ એ વિદ શબ્દ પરથી આવે છે વિદ રસવા અને ધાફ વિધ વિધ ટુ નો એ સંસ્કૃત ધાતુ છે શું કહ્યું એ ઋ શબ્દ બહુ જ લાગુ પડે છે રુજુતાને લાગુ પડે છે સમજ્યું એટલે ઋષિ શબ્દ એના પરથી આવ્યો શું કહ્યું મહાઋષિ શબ્દ આવ્યો હમ રાજાને વૈરાગ ભાવો તો થાય અને એને ઋષિના ભાવ હોય સાધુના વિચારો આવતા હોય રાજઋષિ થયો પણ રાજઋષિ થયા અને રાજ શબ્દ છે એટલે મેનકા આવે શકુંતલા તકલીફ થઈ જાય એમને તકલીફ મોટી થઈ જાય રાજ શબ્દ છે ને એમને હિના તારે ઇન્દ્રાણી જેવું પદ મને શું ખોટું તને ઇન્દ્રાણી તને શું કલ્પના છે શું મીરાબેન તમે ના ગમે આવું છે ના એટલે પૂદગલ ઓળખી ગયા આપણે પૂદગલ સમજણમાં આવી ગયું મન વચન કાયા પણ દાદા એ શબ્દ એમને ફાઇલ મૂકી દીધો ફાઇલ શું કહ્યું આખું મોટું પોટલાની અંદર બધા પોટલા મોટું પોટલું હાથમાં આવી ગયું એટલે બતાવી ગયું દાદા ભગવાન મહાત્મા બધા કે આ તે આમ થાય દાદા તમે જયારે જે કહો છો તમને બધું બનજ કોઈ જાતનું ના જેવું છે જ નહીં તમારે તું કરી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 તમે અરુણા બેનનું બધું માનો પણ બધાનું અરુણા બધું આ તો ગમત કરીએ મહાભૂતમાં એનું બહુ મોટું સ્થાન છે ઘણું મોટું સ્થાન છે પણ એને તત્વ સ્વરૂપે લીધું પંચ મહાભૂતમાં એક લીધું મહાભૂતમાં પાંચ એક આકાશ એટલે એના પરથી ચી આકાશ શબ્દ આવે ચીદ આકાશ એટલે કે ચિત્ત ચિત્ત ભટકતું બધું ભટકતું શું તો કે વૃત્તિ ઇંગ્લિશમાં શું કહીએ તો કેવાય ઈચ્છાઓ કે છે રખડતું વૃત્તિ નહીં સમજાયું એટલે વિશેષ ભાવે જે ચરે છે તેને વૃત્તિ કેવાય શું કહ્યું હવે અનંત ભટકા પણ હતી એમાંથી અનેક માં આવી ગયા અમે કેટલા ફાઇલ પૂરતું અને ઊંડું ઉતારવાની જરૂર છે આવી તો ખરું ને આવ્યા રે ખરું હે મહાત્મા બધા સમજી ગયા બહુ પાક્કા છે જેવી તેવી વાત છે નાની વસ્તુની વાત છે રમીલાબેન ફાઈ કેટલી મજા આવે હે હ અને શાહ સાહેબ નથી એવું લાગે છે તમને એવું કોને હે આ શાહ સાહેબ પ્રમીલાબેન જોડે એવી સુંદર રહ્યા છે ને એને જરાય દુઃખ નથી પડવા દીધું કરું કે નહીં હે એને બોલો એમ નથી શાહ સાહેબને કહેવા પણ બેના જીવન જ એવા સુંદર હતા બહુ સરસ જીવન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 અને માહિર ભગવાનનો સ્ટોક એટલો હતો કે અનેકમાંથી એક તરફ જઈ રહ્યો હતો દાદા ભગવાનનો સ્ટોક કેટલો તો કે અનેકમાંથી એક તરફ જઈ રહેલો એ એકની નજીક આવી ગયેલો એટલા માટે કવિરાજે કહ્યું જેને વર્તે છે કેવળ જ્ઞાન જેને વર્તે છે કેવળ દર્શન જેને જર્તે છે કેવળ ચારી રીતે વર્તે છે શબ્દ મૂક્યો એ કુદરતી આ કૃપાથી નીકળ્યો છે અને એમનું પૂતગલ અને પુનનાઈ આ બે ભેગું થઈ ગયું છે બધું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 એ સિત્તેર ટકા જેટલો શું કર્યો આના તો મહાવીક્ષ ચાલે જ ગયો એથી સીધો મુક્ત થઈ જવા માટે એટલો સ્ટોક એટલે મામાનું ઘર કહ્યું શું કહ્યું મામાનું ઘર ક્યારે બહુ ગમે નહીં તમે બોલેલા એવું ક્યારે છો નાનપણમાં આ બધા આપણા મહાત્માઓ થઈ ગયા છે તમે એ સ્ટોકનું તો બહુ આપણો મર્યાદામાં આવી ગયો છું જે અમર્યાદા હતું એમાંથી આવી ગયા બીજું શું કહો છો કે યથાર્થ એક પૂદગલ દ્રષ્ટિ પ્રાપ્ત થવા માટે ખૂટે છે ચરમ દે છે ના એ પ્રાપ્ત થવા માટે આપણો વ્યવહારમાં આજ્ઞાધર્મ રીતે જીવવાનો નિશ્ચયની કચાસ છે એ નિશ્ચય હું નિર્ણય નિશ્ચયથી કેવળ શુદ્ધાત્મા છું એવું એવું નિર્ણય નિશ્ચયથી આ ચંદ્રકાંત કેવળ આજ્ઞાધિન છે અને આજ્ઞાધિન પડે જ્યારે એનું દમણ ચાલી રહી છે શ્વાસ લેશે બહાર કાઢે છે આજ્ઞાધિન પડે બસ એટલે હું આજ્ઞાધિન પડે છું એટલે આપણું હું પછી હવે એમાં આવી ગયું અને આજ્ઞાધિન પણ આજ્ઞા શું છે એ સ્વયં દાદા ભગવાન છે એમને પોતે આજે આટલું બધું સુંદર આપણને સમજ આપી અને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 પણ કોઈ આજ્ઞા આપે એ આજ્ઞા આમ તો વ્યવહારથી કે બધા આજ્ઞા શબ્દ વ્યવહારમાં વપરાય નિશ્ચય છે મુખ્ય નિશ્ચયને લાગુ પડે છે પ્રકાશને પ્રાપ્ત થયા પછી અંધારામાંથી બહાર નીકળીને પ્રકાશમાં આવ્યા પછી પરંતુ એવું કોઈ ના જાણે એવો તો પુણ્યશારી હોવો જોઈએ એટલો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 પણ એ સમાજને વ્યવહારમાં છે બધી વિશ્લેષણ બધા થયેલા છે અને સાત્વિક પ્રકૃતિ બધા આખા જગતમાં વખડાયેલી સાત્વિક એટલે આવું હોવું જોઈએ આજે સાત્વિક પ્રકૃતિ એનું કેટલી બધું પ્રભાવ સારામાં છે કે બોલો છે હં સાત્વિક પ્રકૃતિનો હં તો કર્યું કેમ કયો ધીરુભાઈ પોતે દયા છે આખું ખોટી છે શુદ્ધ ચિત્ત શુદ્ધ દેખે છે અને શુદ્ધ જાણે છે બસ શુદ્ધ દર્શન અને શુદ્ધ જ્ઞાન અને તે હું વિશુદ્ધ સ્વરૂપે શુદ્ધ આત્મા છું એ શબ્દો નથી ઠાલા શબ્દો નથી એ અનુભવ પ્રમાણના શબ્દો છે કેવા અનુભવ પ્રમાણના હવે અનુભવ પ્રમાણનો પ્રકારોનો ફરક પડે દાદા ભગવાનનું અનુભવ પ્રમાણ છે એમનું કુચ્છ એમાં એમને આજ્ઞાધર્મમાં મૂકી દીધું જો આજ્ઞાધર્મ પારશે ને તો જેમ છે તેમ પારશે ને તે ઊંચું આવે એટલે એમનું અનુભવ પ્રમાણનું લેવલ આવી ગયું હવે એમાં શું ખોટું છે અઘરું પછી એટલા માટે નથી દાદાજી કારણ કે નામ ને નામ ની માયા નમન વચન કાયા જેટલો વ્યવહાર છે એ વ્યવહાર હે દાદા ભગવાન આ સૂર્ય ઉગ્યો છે હવે મિનલને વ્યવહાર કરવાની શક્તિ આપજો અને સમભાવે નિકાલ કરવાની શક્તિ આપજો કરીને દિવસ શરૂ કરી દેવાથી દાદાજી પછી બધું મને આ આખું બધું સ્વયંભૂત ચાલે છે અને મિનલ બી સ્વયંભૂ એની તે ઓટોમેટિક ચાલે છે અને અંદર મારા નિશ્ચયની મજાની હું અંદર મારો મજામાં બેસીને જોયા કરવાનું એટલે દાદાજી બહુ પ્રાર્થનાના પળથી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 હું જ મને જોયા કરું છું તમને શું લાગે છે કેટલું પરફેક્ટ હંડ્રેડ પર સ્વભાવથી શુદ્ધ છે એટલે દાદા કહ્યું કે હવે આપણી પ્રકૃતિ સાહજીકતા તરફ જવા માંડી છે એટલે કે નેચરાલિટી તરફ જવા માળી છે બધા એની જેટલી જેટલી નેચરાલિટીનો ભાગ ના હોય આપણને દેખાયો અને સમજણમાં આવ્યો એટલું તે જ તમને પ્રતિક્રમણ આલોચન પ્રતિક્રમણ રહી રહે તમને અને પ્રત્યાખ્યાન એટલે નિર્ણય નિશ્ચિત કેવળ શુદ્ધાત્માથી રહ્યા જ કરે આ વ્યવહારમાં આવી રહીને પણ સમજું એટલે આલોચના પ્રતિકમણ પ્રત્યાખ્યાન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 અને ખુલ્લી થઈ એટલે આપણે શ્વાસ ચાલે છે દમણ ચાલે છે એ દમણમાં આપણને લાગે કે આ મારી પૂરું એવું મને લાગે મારી એટલે શુદ્ધાત્ બની નહીં આપણી પોતાની એ અંદર કરનાર લેવલે થયું એટલે પછી બહારમાં આપણને સમજાય કે તે બહાર જ્યારે જોડે જોઈએ તેનું માફી માગી લઈએ આપણે માફી હોય સારા હોય હોય દયા હોય તો સીધા માખી લઈએ અને માફી માગવા જેને ઉપરથી ધોલ મારે થપ્પડ મારતા જાવ તો અંદરથી માગી લઈએ બેદયમાં આવ્યું શું કહ્યું મેં કે એમને બધા વ્યવહારના સંજોગો તો આવ્યા એમાં हकीकत है चरमदेह एट मनस तरीके जीववा में छो देह पी ए जन्मज नहीं चरमदेह कह मनु मनुष्य मानव देह भारत भूमि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 સાંભરવામાં આવ્યું વાંચવા આવ્યો બોલ્યા આવ્યું આમ થાય ચાલ્યા જ કરે અને આજે આ કાળમાં આ સાંભરવામાં બહુ તકલીફ પડે છે શું કહ્યું કોઈ જ્ઞાની એમ નાખે કે તમે સાંભળશો નહીં કોઈ એવું નહીં કે છતાંય સાંભરવાથી જ આજે જુઓ તમે તમારે એવું શબ્દે બહુ કમાલ કરી નાખીએ આજે શબ્દ એ અને શબ્દની જરૂર ના પડે એવી બધી ભાષાને એવું જીવવાની રીતો બધી કરી નાખી હોય છે મને શીખવા શબ્દ છે એ શબ્દ નથી એવું કહે છે એ લોકો એમાં ફસામણ છે એ લોકોની મારી વાત સમજાય છે વડલે સ્નેધી આ બધું જાત જાતનું અત્યારે નીકળે છે ને ડિજિટલ ના ડિજિટલ ને નાનો ને મોટો ને ના નાના નાનો કહે છે એવું તો નાનો ખૂબ પણ આપણે એટલા નાના થઈ જઈએ કે નાનો તો એને પકડી ના શકે ડૉક્ટર બહુ બધા સરસ એમને મળવા જેવું છે કોઈ તમે જાઓને ખેર અમતાં અમતા જજો ઓળખાડો તો જજો કચ્છા પી પણ રવિવાર જવાનું હવે આમ ડોક્ટર છે પણ આ બધાને જરૂર છે એટલે જવું જ પડે છે એમને નહીં તો તો આપણે કેમ છૂટ પછી આમાં આવી જાય એમ થઈ જાય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 કેન્સલ થયો અને મેં કીધું આપણે સવારે સાડા પાંચ વાગે શરૂ કરી દઈએ સવારે સાડા જલ્દી કરો છો એમ તો મેં કીધું એ લોકોને ખબર છે કે હું ગમે તેમ કરીને ટ્રાય કરું કે સત્સંગમાં જવું છે એટલે એ લોકો પણ બધા બહુ જ કોપરેટિવ છે કે સારું આપણે સાડા પાંચે શરૂ કરીશું પછી સંધ્યા જ પાછા એવું કે છે કે સાડા પાંચે શરૂ કરશો ને તો પણ તમને જવા તો નહીં જ મળે કારણ કે ચાર સાડા ચાર કલાક થશે અને પછી પેશન્ટને એમને નાખેલા કરવું પડે તો દસ વાગી જશે એટલે પાછું મેં જ કીધું કે શું કરવા નેગેટિવ વાઇબ્રેશન નાખો છો એમ કે તમને સત્સંગમાં પણ જવું છે ને પાછું નેગેટિવ વાઇબ્રેશન નાખો છો એટલે મીધું ના ગમે તે થાય મારે જવું જ અને સર્જરી શરૂ થઈ અને રૂટીન જે સર્જરી હોય ને એમાં પણ આઠ વાગે સર્જરી પતી એટલે મનમાં હું બહુ ખુશ થઈ કે ચલો ચલો જલ્દી પેશન્ટને શિફ્ટ કરો એટલે મારાથી પહેલેથી છેલ્લે સુધીનો સત્સંગ પછી કલાક સાડા આઠ થયા અને એક મારા કલીગ નો ફોન આવ્યો કે પેશન્ટને બઉ બ્લીડિંગ થાય છે ભાવ કર્યો નિશ્ચય કર્યો કે ગમે તે થાય દાદા પણ આજે મને અહીંયા નિશ્ચય બળ કેવું કામ કરે છે ત્યાં ગઈ અને મેં એમને કહ્યું કે સારું કઈ નઈ તમે સર્જરી તૈયારી કરો હું આવું છું ભાવ અને નિશ્ચય કરે છે નિશ્ચય અને એબ્ઝર્વ કર્યું છે કે જયારે મારો ભાવ અને નિશ્ચય એકદમ ફોર્મ હોય છે કોઈ કામ માં લાગે પણ ક્યાં પડવું છોડો ના આવે શાસ્ત્ર છે નાનો બહુ વાલો છે એટલે છોડતો નથી વાત ગમત કરી આપણે ગમત નહીં કરી એકબીજા મહાત્મા તો મજા ક્યાં આવશે હા દીપકભાઈ કે દાદા બહુ ગમત નહી કરવાની હમણાં વાત ચાલતી હતી એ માપ બોલ્યા ચમત્કાર નથી અને પછી સંધ્યાબહેનનું કન્ટિન્યુટી આવી એટલે આપે આપની વાણી ખેંચી લીધી તો એક્ઝેક્ટલી એમાં શું કહેવા માગતા દાદી આપનો અનુભવ કહેવા માગતો હતો અનુભવ કહેવા માગતો હતો બધાને અનુભવ થાય છે કોને ના થાય થાય છે દાદી બધાને થાય છે એ અનુભવને બહાર આવવા દો એને ખીલવા દો પરંતુ આ વ્યવહારને સંજોગોને એનું એટલું બધું હોય છે ને મોક્ષે જવું છે એ નિશ્ચય છે એટલે ડૉક્ટર સાહેબ બેનનો મહાત્માનો અને આપણા બધાનો મોક્ષે જવું જ છે એટલે સંજોગો દાદાજી મોક્ષે જવા માટે આપણને કો કરતા હોય એવું નથી લાગતું ભાગ નિશ્ચય નો સૂચક છે અને જ ના હોય એ બધો જ માનેલા નિશ્ચય સૂચક છે વ્યવહાર છે તો પણ વ્યવહાર છે તો પણ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 કે આત્મા કે બ્રહ્મ ના શબ્દ ઉપર એને આપણે નામ કહીએ શબ્દ ઉપર કારણ કે એ તો એને નામ જ સમજે છે એને શબ્દ સ્વરૂપ સમજે છે ને બોલાય છે એટલે બોલાય નહીં તો કેમ તે સમજાય એને અને બોલે તો કે આ બ્રહ્મ શું છે ચાલો પડી એ રી સમજાય કિરીટભાઈ આ બ્રહ્મ પણ ના એને પુણ્ય બંધાય જરૂર હું શુદ્ધાત્મા છું બોલ બોલ કરે ને તો એ પુણ્ય બંધાય પણ એવું કોણ છે કેટલા છે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 અને આગલી રાતે જતો પછી આ શરીર કામના આપે બધા સાત રાતે પછી અડધી રાતે પાછું પછી અમારા સાહેબ મોટા કેસે અને કહ્યું હતું તમને શું જો આ બોલશે હા દાદા એ છેલ્લા શબ્દો એમના રાતે અમારા વડીલ મહાત્મા મોટેથી બોલો એ વર્ણન કરો જરા દાદા એમને એન્ટીબાયોટિક બાટલી હતી ને એમાં ઘણું બધું નાખ્યું હતું છેલ્લું વસંતભાઈ કરીને ડોક્ટર હતા એટલે હવે જોઈએ હવે આપડે છેલ્લો ઉપચાર છે કે છે આમ કર્યું એમને એ કર્યું અને બોટલ ચાલ્યા કરે દાદા જુએ કે ડૉક્ટરોનું સાંભળે ભલે કરો તો તમારી રીતે પણ પોતે પોતાની રીતે અંદરથી બધું હોય આ બધું જ કરે સમજાયું કરો જાઓ કેટલા વાયદો આવે ડૉક્ટરો જાત બધાને કોઈ ના નથી પાડી આ મેં દાદાનું મોટા મોટું એમના જીવનનું પાસું જોયું મેં જ્યારથી જ્ઞાન પ્રાપ્તિ થઈને પછી રહેવાનું થયું ને આગળના बाढ़ रहू बदजों प्राप्त करता मैं दादा न विश्लेषण करता करता के जीवन में नो तो आयोजना शब्द नहीं आयो शू कोईने चेतवे आम आम कर आम सारू आते कहूं आम करीश नहीं आम कर आम आ खास મારા જ્ઞાન પહેલાનું પણ મારી પાસે એમની બધી અવસ્થાઓ છે હું છે જરાય નહીં ત્યારે કેટલો મોટો યોગ જન્મ થયો હોય ત્યારે આ બને એમ એમ બને છે યોગ એટલે શું કે સંસાર યોગ ભ્રષ્ટ શું કહ્યું સંસારથી ભ્રષ્ટ અને ભ્રષ્ટ ના કહેવાય સંસારથી ભ્રષ્ટ તો સાધુ કહેવાય પણ સંસાર યોગથી ભ્રષ્ટ એ બહુ મહાપુરુષ કહેવાય એ એ એવો જન્મ પામે છે દેહ અને આપણા બધાને આ શુદ્ધાત્મા જન્મ થયો એટલે હવે આપણું પૂતગલજી આવવાનું આવી રીતે આવવાનું જોયા કરજો તમે પણ આપણે આગળ રાચવું જ ક્યાં છે આપણે છીએ તે જ અમે મજા રહી અમે કરીએ ને હમ આજે મોટા મોટા વિચારકો છે વિશ્વમાં એકલા ભારતમાં છે એવું નહીં બધે છે એટલે બધા સમજે છે જે વિચારકો જેમને પોતાને સમજાયું છે કે આ જીવનમાં જીવવું શું જીવવું ના શું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 ધર્મ છે કે સમજે ને ચંદ્રકાંત એટલે આપણો પૂદગલ દ્રષ્ટિની વાત આ થઈ હવે છેલ્લું તમારું છે એક પૂતગલ દ્રષ્ટિ બરાબર ન રહે નો રિલેટિવ ને રિયલ જોઈએ તો ચાલે એક દ્રષ્ટિ બરાબર ન રહે પછી ન લખ્યું છે ન તો તો એક પૂતગલ દ્રષ્ટિ બરાબર ન રહે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 ત્યાં એક દ્રષ્ટિ આવશે બાકી એક દ્રષ્ટિ તો કારણ કે આપણે કહ્યું અનેક ચીજ છે વાત નહીં કરી શકો પણ એવો વિકાસ થઈ શકે તમારો આંતરનો એક દ્રષ્ટિ એક આખું વિશ્વ અને મહાત્મા અને વિશ્વ આપણો સંઘ છે ને આટલી વિશાળતા છે ને બધું છે કે બધાને કોઈ મહાત્માને તો ગલન થાય જ નહીં કશું ચંદ્રકાંત કોને બસ સમજી લેવાનું તારે તો ગલન મહાત્માને થાય છે તો કોનું ચંદ્ર આપણું શુદ્ધાત્માનું થાય છે સમજાઈ ગઈ પૂરણ થયેલું તો વાત સમજાય છે એટલે ગલનમાં પૂરણ સમજાય એને આગલા ભાવમાં ગમે તેવું થયું હોય ભૂલો થઈ બધું ભૂલ સમજાય એ મોટી વાત કરી દાદા એ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 દાદાને નતા થયા નતું કાકા પૂછે દાદા આ નાટક નાટક બધું કહો છો તો કોઈ દિવસ તમે એવું તો નહીં કહેશો તમારી જોડે નાટક કર્યું બોલે પૂછી નાખ્યું હા રીતસર પૂછ્યું તું રીતસર પૂછ્યું હતું બધું નાટક નાટક જ છે ને પણ એવી રીતે પ્રશ્ન કરે કે દાદા પાસે કઢાવવા માટે કંઈક નીકળી જાય ખ્યાલ આવ્યો ને આવું છે બધું છે એ છેલ્લે દાદા જોડે હતા ને ચાર જણ માંથી આ દીપકભાઈ હતા એક જોડે ની એના સિસ્ટર આપણી બેન શું અંજલી બેન હતી પછી ત્રીજા નીરુ બેન હતા અને ચોથા મિનેશ હતો મિનેશ મિનેશ મહેતા એટલે આપણા આપતા પુત્ર મિનેશ એ ચાર જણ હતા છેલ્લી સ્થિતિમાં હમ અને છેલ્લી સ્થિતિમાં છેક સુધી છેલ્લો શ્વાસ એ થયો ત્યાં હું હતા અને મને રસિકભાઈએ સંદેશો મોકલ્યો તરસ જ હું સત્સંગ અપાર્ટમેન્ટ કોઠીથી દોડીને દોડી ગયો ત્યાં જોયું ઉપર ગયો પછી કે દાદા તો આવું છેલ્લા આ બધું સ્થિતિ છે તો કોઈ કંઈ વાંધો નહીં ઉપર ગયો ઉપર ગયો અને એ જ સમયે છેલ્લા શ્વાસોનો જેમની જોડે મારે બારપણથી જીવન ગયેલું અમારા પિતાજીને બે ના બહુ હૃદય એક થયેલા તે હિસાબે હમ મેં અને છેલ્લા શ્વાસ આવી રીતે જ હંમેશા હોય કોઈ પણ હોય દરેક રીતે થાય જાત જાતની રીતે થાય છે તો કોઈને બંધ મોડું હોય તો થઈ કોઈને આમ થાય કોઈને ઉગાડી નાખે જાત જાત રીતો છે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 તારે આ છેલ્લો આગલી રાતનો અનુભવ કહેશે જુઓ એ એ તો કેટલા દિવસથી હતા જોડે પણ આગલી રાતનો જલ્દી કહી દો હવે દાદા મેં કીધું દાદા સાફ કરવાનું થયું છે તો કે હા કરીને કેટલા વાગ્યા હશે અંદાજે જે છે ખ્યાલ યાદ રહ્યું અગિયાર વાગ્યા હશે રાતે અગિયારનો સમય એમ આશરે ચલો પછી જલ્દી કરજે એવું કીધું મને હા એટલે હું કરતો તો પછી દાદા એકવાર પૂછ્યું મને થઈ ગયું દાદા એક મિનિટ એક મિનિટ એમ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 એટલે પણ એ આપણે આપણે એની જોડે રહેવું એટલું સહેલું નથી કારણ કે આ છેલ્લું શરીર નથી એના કરતાં આજ્ઞાધર્મમાં રહેવું બહુ હારા પાંચ વાક્યો સિદ્ધા ને સાદા રિલેટિવ ફાઇલ રિયલ શુદ્ધ આત્મા પતી ગયું ફાઇલ એટલે શું નહીં શું છે એને ગમે તેટલું ફેરવા જશો તો એટલું જલ્દી પકડાય એવું નથી આ ફાઇલ શબ્દમાં આખું અધ્યાત્મ રણછોડભાઈ સાહેબ કહેવા આપણા વિદ્વાન બહુ વિદ્વાન સંત પુરુષ તો દાદા એમને ફાઇલ શબ્દ દાદા તમે આ ફાઇલ કરી કહી શબ્દ છે શું આધ્યાત્મિક વિજય છે ફાઇલ શબ્દ જ એટલું સમજ કલ્યાણ થઈ ગયું જય સચિદાન બીજું આગળ હા જય સચીદાન આ બધા ભાવના કરજો કે આપણા બધા સત્સંગ ચાલુ જય સચિદાન પછી વરસાદ પડશે કે થોડો થાબો થોડે પાછા એટલા માટે પાણી એક બાજુ કાઢી નાખ્યું જો ને બેસા વાન અસીમ જય જય કાર દા ભગવાનના અસીમ જય જયકાર હો દા ભગવાનના હસીમ જય જય કાર દા ભગવાન નામ અસીમ જય જય કાર હો દા ભગના અસીમ જય જય કાર હો દા ભગવાન અસીમ જય જય કાર હો દા ભગ જય સચિદાનંદ મહાત્માઓ આપણને સત્સંગ ના મળે ત્યારે ઉપવાસ બહુ જયારે બહુ વખત થી ના મળે બહુ ઉપવાસ ભારે થઈ હોય એવું લાગે બધાને ભારે ઉપવાસ અમને તો અમારી તો શું વર્ણન કરીએ છોડી દઈએ જાવ તો દાદા ભગવાન હસીમ જય જય કરો દાદા ભગવાન હસીમ જય જય કરો દાદા ભગવાન અસીમ જય જય કાર હો દા ભગવાનના અસીમ જય જય કાર હો દા ભગવાનના અસીમ જય જય કાર ભગવાનના હસીમ જય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 કાર હો દા ભગવના અસીમ જય જય કાર હો દા ભગવાનના અસીમ જય જયકાર હો દા ભગવાનના અસીમ જય જયકાર હો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 સીમ જય જયકાર હો દાદા ભગવાન ના સિંમ જય જયકાર હો દાદા ભગવાન ના સિંમ જય જયકાર હો દાદા ભગવાન નાસીમ જય જયકાર હો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 અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ભગવાન અસીમ જય જયકાર હો દાદા ભગવાન હસીમ જય જયકાર હો દા ભગવા ના અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર દાદા ભગવાન ના હસીમ જય જયકાર